ચબ તક શરીર હે તબ તકર ચડતાીર વા અલગ ચલતા અલગ વાળા બહાર વાળા અલગ ચલતા સાથ સાથ ચલતે દિક્કત નહીટર વાા અલગ ચલતા બહાર વાળા અલગ ચલતા સાથમાં કોઈ દિક્કત નહીઠ ભી ખોડે ને બેટો ભોજન બરાબર આધી આધી પાલતી બોલે બોલાું ના બોલતા મેડર વ્યુ પે બરોબર હે તો મે બોલતા પદલ હો રહી હૈસા ભગવાન ને ક્રિએટ નહી ઉધાર આદિભકારી હૈમ્ભકાર અગર હૈ બુદ્ધિમાન નહીં બુિમા આદમી કોઈ ભી રચના કરેગા તો અચ્છી કરેગા પર અહેમદાબાદ કરતા અગર કોઈ બનાવીને સબ આદમી હોતા અપમી કાં ક્યાં છે શન લાલ હા કોઈ આગે બોલે કિશન લાલ જી તુમને હમરા બહુ વિશ્વાસ દાયા જબ આપણે પદલ હોય ગને ભૂત ક્યાં એ કરતા હોય ભજન થી દુનિયા પદલિ હો ગઈ હું ભજલ થી નિરંતર પદલ હો તો હમ એક દફે પદલથી વર્લ્ડથી પદલ જે વર્લ્ડિકા પદલ ભલ કરતા હોય તો પદલ હોતા નહીં કદી નહીં હોતાની ટાઈમ એની મટ પદલ ઇ નહીં હોતા સર્વ સમાધાન જ્ઞાન સર્વ સમાધાન વિજ્ઞાન છે લઘુ સમાજ બી હું લઘુ સમાજની આપની સમજમાં લઘુતમ કોજતા હું વિચરા વિજ્ઞાન કોઈ લઘુતમ કોચરા વિજ્ઞાન કોજદાર ધારે આયા આપીને લઈ આયા રમેશભાઈ અભિ નયા ન પરિચય રમેશભાઈ મારે થયો બહુ અચ્છા ન્યા પરિચય એક સંબોધી કે કારણ હુરો પરિચય થયો એક નવા પુસ્તક ને આધારે થયો સંબોધી કરીને તો ભેદ વિજ્ઞાન ની સારી વાત એનો પડીચય હુવા તો ફિર એનો આપિચય દીયા તબ મે વ્યક્તિ છે તો જરૂર મિલના ચાહે તો પ્રયત્ન વિશે બધું વાંચ્યું એટલે એમની જોડે વાત કરી આપના વિશે વાત કરી રમેશભાઈ અને એમને પછી એમને ભાવ થયું કે એમને બધી મહેનત રમેશભાઈ કરી એટલે આપડે ભેગા થયા હાથ અમદાવાદ અમદાવાદ ખાતે ના સંઘપતિ છે અમદાવાદ ખાતે મારો પરિચય સંઘપતિ નથી નહીં એટલે આપતા ઓકે ક્યાં આપી ક્યાં ક્યાં કેમેરા પરિચય સંઘપતિ મેરા પરિચય એકેદ વિજ્ઞાન થી અમૃત ચંદ્ર સુરી કા સમયસાર કે નાટક એક શ્લોક હૈ જો સિદ્ધ હુએ હૈ હવે જિને ભેદ વિજ્ઞાન કો સમજા જો બંધે હુએ હૈ જિને ભેદ વિજ્ઞાન કો નહીં સમજાવ મોમ્મદ ને માવ પાસે જવું જોઈએ મામ્મદ પાસે જવું જોઈએ વાત કહી રહી છે મર્યાદામાં રહું પડે આજ જઈ જન મર્યાદા એક અહેમ કાર એટલે આપણું તારા ધ્યાનમાં તમે જોઉં છું પણ આ તમે વ્યાજો અને બીજા લોકો એવા કે છે કે માઉન્ટેન ને બોલાવે છે ઉપાય નહીં પણ તમારે તો વ્યાજબી જ છે કે તમારે વિહાર કઈ રહ્યો સમય બગડે ને એ પણ ખરાબ લાગ્યું કે એની જવાબદારી કોની કે દુનિયા ને કોઈ જવાબદાર હોતા નહીં દુનિયા માં કોઈ જવાબદાર છે જ નહીં કે दुनिया में जेने आ शरीर मरू है और आ पग मारा है तो यदारी है जेने शरीर मरू नहीं पग मार नहीं जेना जवाबदारी जवाबदारी मोकले शू कर बना श्रेणी बनाई जो सत्ता दीक्षित कर वाहन व्यवहार करने छूट है ના હોવું છે આ દીક્ષિત દીક્ષા આપ્યા પછી અમારે નાની પુરુષ થી સાહેબ જવાબ તારીખે છે સાહેબ કે જે છે અને છે કેવું પડે નથી અને નથી કેવું પડે નથી અને છે મારે કેવાય નહી કોઈ પણ રસ્તે તમને નથી અને છે કે મોટા મોટા બોલાયર તો નાસ્તિક નાસ્તિક નહીં મેં મહાવીર કો પરમ નાસ્તિક માનું એક દિલ્હી માં એક પત્રકાર આવ્યા એમણે એમને કહ્યું જૈન ધર્મ તો નાસ્તિક છે ત્યારે એમને જવાબ આપ્યો પત્રકાર ને કે ભગવાન પરમ નાસ્તિક છે અને જે પરમ નાસ્તિક ના થાય એ ક્યારે આસ્તિક ના થાય ના એવું નથી નાસ્તિકો વાર ક્યા નાસ્તિક તો એક લોકો હાજ ખુશી તો બોલી આસ્તિક નાસ્તિક તબક્તો બાદ ને સ્મૃતિકારો ને કરતી સ્મૃતિકારો ને જે ભેટ ડાળીયા મનુસ્મૃતિ આદિ સ્મૃતિઓ પોતાની માણસો નીતિ નિયમ માં બહુ સુંદર માનતા હોય છે અને નીતિ નિયમ બાળવી એ આર્થિક રાખશે आचार्य श्री तुलसी ने तो उन लोगों को आस्तिक बताया कि जो कभी क्रियाकांड नहीं करते जिनका जीवन पवित्र है और नीति मान आचार्य तुलसी क्या कोई दिवसकांड करता जीवन पवित्र हैस्तिक क्या पवित्र हो ना भाई जस्तित्व भान थी बताया जीवन भान थे अस्तित्व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 કે અને ત્યાર પછી મારી પાસે બધા સાથે આપણા હિન્દુસ્તાન ને હિસ્કારી થઈ પડતો સારું છે હિન્દુસ્તાન ને હિસ્કારી થઈ પડતા સારું આવે કે આ હિન્દુસ્તાન નું કઈ થવું જોઈએ બિલકુલ હિન્દુસ્તાન નું કોઈ માણસ બોલશે કે દાદા ના હોય તો શાંતિ થઈ આનંદ થઈ ગયો ન દવાખાના લોકો બોલાવે છે દર્દીઓ ને તો દર્દીઓ ડોક્ટરો ખુશ થાય છે કે દરિયા નો કેમ થઈ પ્રયોગ તો બહુ કરો કે પ્રયોગ નામો કે અંધા થિલાઈ આખા વર્લ્ડમાં જો કોઈ કેશ બૈન્ક નિકલી હોય તો દિસ ઇઝ ધિવાઈઝ કર કોઈ પણ માણસ બોલે કલાક માં શાંતિ થવી જ જોઈએ પાસે આખો દિવસ જ્ઞાન સાથે જુદું નથી અજ્ઞાન રક્ષણ એની જુદી વસ્તુ એક જીજ એક જીજ રહીએ તો ભેદ વિજ્ઞાન આવે ધ્યાન ધ્યાન રહીએ તો ભેદ વિજ્ઞાન આવે ધ્યાન દ્વારા આવી શકે ધ્યાન વધુ એવું એ ઉપાય છે ભેદ જ્ઞાન બીજો ઉપાય છે આપ જે કરો તો એને ભેદ જ્ઞાન ને હેલ્પ કર્યો કઈ નહીં હેલ્પ કર્યો તો બીજો રસ્તો કઈ ચાર એટલે આપ જે રીતે કરો છો એ રીતે મને શું હા ધ્યાન કે આમાં એવું ચાર ધારણા બતાવી છે વાવેવી અને કાત્વી બરાબર એટલે કે એ ધારણા પૂર્ણ ભૂમિકા છે અને પછી એ સાચે ધાતુ વિધાન આપણું થઈ ગયું એમ કે ચૈતન્ય મળે થોડું થઈ ગયું ચૈતન્ય મળે પછી એ શુદ્ધ સ્વરૂપ માં એ માતૃકા ઉપચરે ઉપર હોય છે મારા જ્ઞાન પ્રમાણે કરી શકે જગ્યા જેટલા જે જ્ઞાન હોય એ પ્રમાણ માં ધ્યાન છે તો પદ જ્ઞાન છે ને નૌકાર પદ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 એક વાત જાણીપુર કરી આપે પછી ક્યારે અધિકારીઓ એવું વાત કરી શકે અધિકારી કે હોય એ કરી શકે કે આપ કોઈને કોઈ ઉપાટી ધ્યાન કરાવી શકો ઉપાટી જાગ નો અભ્યાસ અધિકારી કોને કહેવાય છે કે કોઈ પણ તેલ ની દુકાનદારો હોય એને તો વાસણ લિંક જાય બધાને તેલ દેવાનો અધિકાર છે મને જે ભેગો થયો એ છે અધિકારી છે મને ભેગો થયો મારી અધિકારી જયારે તેલ ની દુકાનદારો હોય એને તો વાસણ લિંક જાય એટલે દરેક કારીગર હોય તે અધિકારી છે અને નાગર હોય તો અધિકારી છે અને બીજો એક રોડવે છે એર્નામેન્ટ નથી મહારાજ ની હા આનંદ દુર્લભ સુલભ દુર્લભ સુલભ કૃપા થકી હા બધું કયું એ દુર્લભ દુર્લભ દર્શન છે છે દુર્લભ દર્શન કયું ખરું પણ જો કામ થઈ જતું હો તો પછી જે ભગવાન હતા મહાનુ ભરા હતા અનુગ્રહિત કામ જ્યાં સુધી થતું હતું અનુગ્રહ નું સુપાંત કામ થઈ જાય અનુગ્રહ નું કામ થઈ જાય તો એવું કે હા એ તો જ્ઞાની ગુરુ હોય સર થાય અનુગ્રહ તો પેલા થતા કે જ્ઞાની ના હોય અનુગ્રહિત થતું છે જ્ઞાની કંઈક આપણે જ્ઞાની નો યોગ મળે અને જ્ઞાની જે થઈ ગયા તો આપડે માટે પૂછીએ કે પહેલા પણ જ્ઞાની પૂછો હતા અને દરેક આકાર બધા જીવો હતા કેમ એમણે કૃપાના કરી હતી પણ જ્ઞાની હતા म कृपा जगत पर कराप्त चार कृपा कृपा आपे तो घड़ा कृपा अकम विज्ञान अकम एटे मनो मालिक नहीं मनो निमित्त शुभ અને પેલા માટે ચાર ના એક ગુરુ થઈ ગયા છે હું ગુરુ નથી માટે એક માણસ ના ગુરુ નથી એટલે તરત જ ફળ આપનારું છે કે સંયમ ઉત્પન્ન થઈ જાય નિગ્રહ કરવો એને પણ સયમ કરૌકિક સંયમ એ કચાર સંયમ કાળા એટલે આ રૌદાન બંધ થયા સંયમ ધારણા ધ્યાન ને સમાધિ આ ટ્રેન મળીને સેમ ની પરિભાષા ભાજી છે પસંદ સાહેબ આપને સાહેબ આપશો પછી थीरो धारणा नमो जुआ नमो के कोई पंत्र जुवो ओम विगे ओम विगे धारणा ओम के नमो कोई मंत्र है धारणा करे एकाग्रता परिणाम था, था, था। ये ध्यान ना हमे आ ध्यान ज्यादा सुधी जरूर के ज्या सुधी सारा जो मिल ज्यांधी आते આ સરેલા ઘઉ ખાવાના છે દેશન ના જો સારા મળતા તો સરેલા ઘઉં ખાવાની કઈ આ બધા સરેલા ઘઉં છે શું છે કશું ના મળ ખાવું છે તમે જે તમે કાઢો તે જો એ બતાવી અને પછી તમને જતે ધ્યાન કરવું નઈ પડે જે ચક્રો માનેલા છે મૂળાધાર ચક્ર એનામાં કે પદ નું કે મૂર્તિ નું ઘર ના રો એ મને બેટા જાણને ગાળ ડાળ ના થાય જયારે ગાળ દે અને ગાળ નો શિકાર ના થાય માર મારે પણ માર નો શિકાર ના થાય તો એ ધ્યાન એમ સાથે પોતે मैंने केम गा दीजिए तो एक बार ध्यान करना रो। जुदू पावाबर जुदू पड़वा दी तो आखिर अलग थी जी आत्मा थोड़ा आत्मा इतिहास भावेद भाव आते अनुभव है भोजन लागे थे एवं कैस तो नहीं पानी साहब नाम थे आप હાંસ મુનિ કે મારે બહુ નુકસાન કર્યું એ સાધારણ તમને અસર થાય આ કઈ છે તું બે પછી કરી નથી જતા માટે તમે હુંશ મુનિ છો એટલે ધ્યાન કરનારા તમે હંસ મુનિ છે તમે તમે હંસ મુનિ તરીકે ધ્યાન કરો કી રીતે કરો છો તમે જુદા પારો પડે કે નાખો એ રીતે જુદો પારો હું સુધી થઈ હું સુધી છે જુદા થાવ જુદા થાવી ઉપર હું જુની અસર થાય છે માટે તમે જુદા થઈ શકો છો અવની અસર ના થાય તો તમે જુદા થાવર જુદા થઈએ તો અનુભવ ના થાય મારો કે જુદા થઈએ તો પછી અનુભવ ના થાય આપણે જુદા થઈએ થઈએ આપડે જે રામ રામ વિધે બસ નામ ધરાયે ફર્યા કરે છે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 એવું આપતા રીતે કહી શકો સેકન્ડ ની હોય કાયમ ની હોય માણસ કાયમો થઈ જાય એવું આપતા રીતે કહી શકો એ તો કરી આપું કાને પંદર હજાર કાયમ કરી આપણું બઉ થઈ ગયું અજમારું થઈ જુસ્તાર કરું જોઈએ અંધારામાં પોતાનો અસવાળું હોય નહીં અંધારા ને ગમે એટલા એના સ્લાઈડ કરો તો બધા અંધારા ને નીકળશે એના સ્લાઈડ માં એક પણ સ્લાઈઝ અંધારવાળું નહીં નીકળે <्थाँगा> है, अंदर इड पड़ी दम निकले हजार माने से गांति राख दे तो सारे तो नहीं तो रमी रहा था तेज જ્ઞાની ભગવંતો ને છો આપડે કરી છે ભાવના છે રૂપે તો બધા સૈક્ષણ રૂપે આ જે સંસાર રોગ છે રોગ નીકળી જશે આવું મોટું પુસ્તક લખ્યું એની ઉપર લખ્યું છે કે જેને આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું પૂછ્યું આ પુસ્તક નું પૂછવું થા લખું ને આ પૂછા ઉપર લખે ભગાને પૂટવું અને ત્યાં હાથમાં ના જાણ્યો હોય તો તું માથાફોડી કરી નકાવી જશે કે પુસ્તક વસવા કે ના કઈ પુસ્તક માં હાથમાં વસતો નથી કે શબ્દ માં આત્મા હોવાય છે કે નઈ આત્મા નથી મોટા પ્રોફેસર છે આ ડોંગરે તાંત્રિક વાળા શું પછી ડોંગરે બાળક પૂછવાયા હતા મારે બધું પૂછવું છે કે છે અને વેદ કૃષ્ણ ભગવાને શું કહ્યું છે એ ત્રિગુણાત્મક છે શું કે છે મગજ ગમણા થઈ ગયા અને સ્લાઈસો પાર પાર કરી સ્લાઈ પડી ગઈ તે બધી એક જતે સુધી વાળું હોય સુગંધ સુગંધો આઝાડા સ્લાઈસો જ પાર પાસે એ છે જ ને આપનું વટન અમને નવું લાગ્યું બાકી વટન ભારે ગયું એટલે હા આપડે છાટા કેવી રીતે હલો આ તો જ્ઞાની બોલ છે દાદા ભગવાન તો ભાઈ પ્રગટ થઈ અવું નમસ્કાર હું મુજ કહું નમો નમો મુજ ને અનુમજી વાળા છે દાદા ભગવાન ગરીબ જશે બેઠા છે અને હું નમસ્કાર કરું ઓળખાવે દાદા ભગવાન તારીખ સાત છ્યાસી વિદ્યાલય માં સાંજે અમદાવાદ કોઈ પૂછે એટલે આપડે શું કહું એ મોટા મોટું બળ કોઈ પૂછે કે તમે ક્યાંથી આવો છો આપડે એ મોટા મોટું બળ કહો છો તમે મૌન તો મય મનોબળ હલકું થઈ ગયું હોય નબળું થઈ ગયું હોય તારે મૌન પાડી અને મનોબળ ઉત્પન્ન કરવાનું તારે મૌન તો રે કેવી રીતે એ તો બહુ મૌન આપડી સમજવાય ને ફૂલ ફૂલ મન એ આ માણી વેગ્રી હિંમત કરી શકે બીજી અંતર શક્ત ચાલ્યા કરે આપડી સમજવાય ને સાહેબ અંતર શક્ત ચાલ્યા કરે સમજી વાણી વહીખરી બંધ કરીએ છીએ આપડે એટલે વહીકરી એટલી બંધ થાય બાકી મૌન તો ભગવાને કોને કહ્યું કે કોઈ દુનિયા કોઈ મૌન છે જે સંસાર સંસાર ને અંગે એક શબ્દ પણ બોલતા નથી અને અધ્યાત્મ અંગે બોલે છે તે મૌન કહેવાય છે ત્યાં મૌન કે છે એ બહુ કહેવાય છે વાતચીત તમારી જોડે કરવા ખાલી જાણવું જ છે સવાલ થી ખાલી જાણવું જ છે કે સાક્ષાત્કાર અર્થ શું બધાને જુદી જુદી પાછા હોય છે લોકો બે વર્ષથી જોનારા પાસે ચાલનારા લોકો છે બે વર્ષથી જુનારા ચાલનારા એની પાસે ચાલનારા લોકો હોય છે પછી બિલકુલ કઈ ના દેખાતો હોય એ પાછનારા હોય તેની પાસે ચાલનારા છે અને તેવા તે એ પાસે આટલું દેખાતું હોય તો એની પાસે ચાલનાર છે કઈ દેખાતું હોય એની પાસે ચાલનારા છે હવે સાક્ષાત્કાર મને સાક્ષાત્કાર થયેલો છે આપ વાત કરું છું મેં કહ્યું તને કઈ રીતે સાક્ષાત્કાર થયો કારણ કે મને ભાઈ કૃષ્ણ ભગવાન દેખાય છે મારા મય અંદર તમે કેવા દેખાય છે મોરલી ગાય સાથે તને એકાગ્રતા નો દુખ મળે એ સાક્ષાત્કાર ન સાક્ષાત્કાર જે દેખાય છે કૃષ્ણ ભગવાન એ તો દ્રશ્ય છે શું છે હવે આ દ્રશ્ય માં આપડી દ્રષ્ટિ પડે છે તે દ્રષ્ટામાં પડે તો સાક્ષાત્કાર દ્રષ્ટામાં પડે આપડી વાત મારી વાત મારી આ દ્રશ્ય માં પડે છે ત્યાં સુધી સાક્ષાત્કાર ના કહેવાય છે કઈ હોય જ નહીં અને જ્ઞાતા દર્શાય પરમાનન્ટ ના થાય તો ફરી બોલજો આપડે ફિટ કરવા હાથે કામ છે અને હું તમે એક બીજી વાત કઈ આ કઈ વાત કરીશાત મને મળ્યો નહી એ જ નસી પાછા પછી બોલે કે જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહી ત્યાં લગી સાધના સરળો છું કે કે તિલક કરતા તે પણ ગયો અને જપ નાખણ નાખ્યો એક મુરખને એવી ચેવ પથ્થર એટલા પૂજે દેવું તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન જો સારું પાણી ભર્યું લીચી મારે એક મૂર્ખ એવી ચેવ પોતાની જાતને મૂર્ખ કે છે તે પણ વચ્ચે કારણ કે ચા હારું તમે ગોપાલ તો બ્રહ્મ જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન થાય તારે આ સાક્ષાત્કાર કહેવાય ત્યાં સુધી ધર્મ જ્ઞાન થયા છે સાક્ષાત્કાર હતો નથી પછી માની લે તો એકાગ્રતાની શાંતિ રહે તો આપણે એને કાઢી નાખવું નથી જેટલું કપાયું હારું શું છે એટલે તો ત્રિવેદ તાપ ત્રિવેદ ક્યારે પ્રત્યુગ્મ અત્યારે અનંતતાપ નું મૂળ સંસાર અનંતતાપ કેવા ત્રિવેદ નહી અનંત તાપ જે રીતે વિચારો સહન કર્યા આ સંસાર ગરીવાર જો મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય તેમાં સંસાર છે સહન થાય કોઈ વસ્તુ ના ગમે તમારી પાછી લેવાની અને આપણે બીજી ગમે એવી વાત કરવાની જરૂર છે આપણે એને વાંધો નહીં રાખવાનું ગુરુ જુદા છીએ જુદા એવું માનતું જ નહીં एक मेसन पर दिखाया कन्या ने बापे कहू तू बात कर लीजिए जल्दी आए पेला कन्या मैने पास હવે અહીં જ મળ્યું અહીંયા પ્લેટફોર્મ પર કે છે શું કે છે અહી મારું લગ્ન કરો અહી ના થાય ભાઈ એનું મફરત કાઢવું પડે એની એ કરવું પડે જગ્યા ક્ષેત્ર જોઈએ ક્ષેત્ર એ ભૂમિકા હા ભૂમિકા જોઈએ પવિત્ર જગ્યા એનો ટાઈમિંગ જોઈએ ટાઈમ ના જોઈએ બધું મફરત ના કરવું પડે સારા કામ માં મહરત કાઢવું એટલે આપડે જીવા જે મહરત સારું કાઢવી કહીએ નઈ આપડે પર્મનન્ટ એડસ્ટમેન્ટ કરવું છે એટલે કાયમ નું સનાતન સુખ જોઈએ છે ને કે ટેમ્પરરી ટેમ્પરરી આપું સનાતન માટે મોટા જંગલમાં એક જ દીવો હોય તો બીજા દીવા ને સર્ગાવી વાત રાત્રિ વાત નહીં પણ આ દેશી વાત કે દીવા થી દીવો હગી જાય ભગવાન કેવાય ભગવાન ભગવાન કે તમે એમને તમારી રાજી થાય અને પૈસા આપો તો બઉ રાજી થાય પૈસા પર બઉ સ્થિતિ પૈસા જે મંદિર મંદિર બાંધ્યું હતું બધું પાત્ર એના ગયા પછી સુધી ગયું નવું એક મંદિર બાંધ્યું છે અત્યારે બહુ મોટું વિશાળ મંદિર બાંધ્યું એમનો મહિમા બહુ ચાલેલો લોકો ને લાભ થતો હતો ને લોકો ને લાભ થાય ભૌતિક લાભો થાય ને એટલે લોકો એમ પાસે દ્રષ્ટામાં પડે એનો શું કોણ પૂછે છે આપડી દ્રષ્ટિ છે ગુનાર માં આ ગુનાર કોણ છે કૃષ્ણ ભગવાન ને દ્રશ્ય છે આ ધી દ્રષ્ટનાર માં કરી અને ભાષિ ઉત્પન્ન થઈ છે અને દ્રશ્ય માંથી દસા પડે તો જ્ઞાન ઉત્પન્ન થાય દ્રષ્ટિ ફેરત છે ખાલી અત્યારે તમારી દ્રષ્ટિ છે ઉત્તર ને દક્ષિણ તમે માની રહ્યો છો એટલે ઉત્તર માં દક્ષિણ ને ઉત્તર ને દક્ષિણ માની રહ્યા ઉત્તર માં તમે માનો છો કે ઉત્તર દ્રષ્ટિ નથી તો તમે ઉત્તર દર્શાવો એ રીતે ભક્તિ ભેરવવાની જરૂર છે અને બીજું અંદર જે દેખાય એ તો એકાગ્રત કરવાનું સાધન છે એકાગ્ર દેખાય અને ઘટના ભગવાન દેખાય એ કોઈ મૂર્તિ ની સ્થાપના કરીએ સ્વભાવ જે દેખાઈએ તો બધી સાગ્રત કરવાનું પણ તે કઈ આપણે હેલ્પફુલ થાય હેલ્પફુલ તો દ્રષ્ટિ જ્યારે દ્રષ્ટામાં પછી જ્યારે હેલ્પ છે આ જાનની દેખાય परमात्मा बो प्रकाश है परमात्मा परूपो धारण करेम गुरु नो एक स्वरूप है सदगु कत्माक रूप धारण करे तो ये रूप गुरु नु से सदगुरु क्या मे પરમાત્મા આદેશ રૂપ ધારણ કરે છે તેમણે ગુરુ ગણપતિ એ ક્યારે મળે ગુરુ ક્યારે મળે એ તો આપણું મા લક્ષ્મી ક્યારે મળે છે એવું છે કે કન્યાઓ ઘણી હોય છે